હતો એના ગુરુ રામદાસ હતા પણ એને સત્સંગમાં જવા નતા દેતા હવે એમાં જે અંતરાય પડ્યો એમાં એનું તો કંઈક પુન્ય પાકી નહીં કોને અંતરાય પડ્યો કેમ પેલા ભક્તો નતા જવા દેતા ને અંત્ય જ છે કરીને ત્યાં બેસ હા પણ એને તો પોતાની પુન્ય કાચી પડી બેસી પુજ્ય કાચી પડી ને આપડા મહાત્મા પુજ્ય કાચી પણ એ નિમિત્ત નહી ભેગા થવા દેવા માટે એમનું શું રામદાસ બધા હા પણ રામદાસ ગુનો હવે અહી દાદા ભેગો થતો હોય દાદા કઈક બેસો અને કોઈ ના બેસાડવામાં નિમિત્ત થાય એનું શું પેલાનો કયો ઉદય એમને એટલું સમજવું પડે કે આવવા નથી દેવા અને છતાં કોઈ નવા આવી પડ્યા રક્ષવું પડે નવા માણસો છે મને આવું પડે એટલે બધું પદ્ધત હોવું જોઈએ વિવેક હોવું જોઈએ આમ ગમે ગાળું ઠોકાઠોક કરીએ કેવું અચિંતા કલકત્તાથી આયા પેલા લોકો કે કલકત્તાથી મહાપ્રણે આયા છીએ દાદા ને મારા દર્શન કરવા છે નહી બંધ થઈ ગયું આપણે બંધ થઈ ગયું કેટલા ખોરા દેખા એટલે એક વાગે પણ આવે તો પછી આપડે સમજે મુંબઈ નો પછી કઈ ભાઈ હમણાં અત્યારે ટાઈમ કલકત્તા નો બે હોય હા કે ગમે તીટર થી દર્શન કરવા આવતા હોય માણસો કેવા ભાવ આવતા હોય શું અને એક દંડે માં કે હેરકટિંગ સલુનવારે પહોંચાડે રાખે પાણી શું કામ ના બધા એ કેતા ને પોતે કે આ જ્ઞાની અત્યારે વિતરે છે કોઈ આવતું નથી અને પછી પાંચસો પાંચસો ઘઉ સુધી તો જ્ઞાની નહિ મળે શું પછી મૂર્તિમાં આવે માથા ફોડશે તો કશું તમારું કામ નહી થાય કે ફોટો મૂકીને માથા ફોડીએ તો હાજરીમાં છે તો બધું આપી દેશે કશું ભલે આ તો અક્રમ વિજ્ઞાન છે ને છે તેથી આવે નહી કોઈ આવે નહી બાજુ કોઈ આવે નહી ચંદ્રકાંત પહેલો જ ના આવું આ તો રોકડિયું છે એટલે આવે છે કેવું તપ અંતર તપ તો આપડે વાત કરવા ને અંતર નું તો આપણે આ લોકો આજ્ઞા જ છે નિરંતર સંભાવે નિકાલ કરો ને એ મોટા અંતર તપ છે ચાર પાયા છે એ ચારેય પાયા પાંચ આજ્ઞા મૂકેલા છે સંભાવે નિકાલ કરો એના જેવું કોઈ તપ નથી આ બધા મહાત્માઓની સંભાવે નિકાલ કરવાની સોરે એકસો ટકા ભાવના છે છતાં પ્રકૃતિમાં જોઈએ એટલો ફેરફાર છે ને એટલું જ અમે જોઈએ છે શું કહ્યું પાસ નપાસ ના કોલેજ વાર નપાસ કરીને મોકલશે કોલેજ વાર નપાસ કરીને મોકલશે નાખીશ કેટલાક મહાત્માઓની આજ આક્રમણ છે મનમાં નક્કી હોવું છે મારે આ સંભવ નિકાલ કરવો જ છે એવું પછી પ્રકૃતિ ના આધારે થઈ જાય ની એ આપડે જોવાનું ભાવના તો છે એકસો એક ટકા ભાવના વધવાની છે પછી વળતો નથી કોઈને ન તો વળું નહિ નહીટવું હોય એને બંધાવાનો સાધન મળી આવે ઉડાડી દે ને પણ છૂટવા જ દે બંધન ગમતું નથી નઈ જેમ બાંધી રાખેલા હોય શીખે જેમને બાંધી રાખેલા હોય જેમને બાંધી રાખેલા હોય જેમને બાંધી રાખ્યા હોય એનું શું કોને બાંધી રાખ્યા ભગવાને ભગવાન શું કે ભગવાન બાંધે નહી ભગવાન બાંધાયેલા હોત જે મુક્ત પુરુષ બીજા ભગવાન બાંધેલા નહી બાંધે આ તો ઝેલરો બાંધ્યા છે કોને બાંધ્યા છે હા ભગવાન આવું ધંધો ના કરે એમ કેદી છે ને પોતે ઝેલરો કહે છે બધા કે દીધી છે પેલા હાથ નાની જ્ઞાની ના ફોલો જે બંધાયેલો હોય ને તે જ બાંધો મળવા ભગવાન દુખિયા નથી દુખ આપે એ તો તમે એમ જ કહો કે ના હું મહેતા સાહેબ નાય હું થતા કાંતિભી ના હું તો સુધાર્થ એક જુખ લઈ લો તમે ભેદ પાડો હું કાંતિ તમારી ભેદ બુદ્ધિ તમને બાંધે છે કોણ બાંધે છે એ તમને સમજાવ્યું તમારો ભેદ બુદ્ધિ છે હા તો એ બાંધે છે એ બુદ્ધિ નાની પુરુષ કાઢી નાખે છે એ બુદ્ધિ અભિચાર બુદ્ધિ કેવાય છે કેવી હા જે કૃષ્ણ ભગવાન કહ્યું છે ને વેચારણી બુદ્ધિ તે બુદ્ધિ કહે છે તમારા માં તો કશું જ નઈ ને પાંતિ બનાવ ના રે તમે જોંતિ ઠંડા થઇ ગયા શું જુઓ તમે એ તો આ છે તો જોવાનું જ્ઞાતા જ્ઞો છે મને કેવું મહાવીર ભગવાન શું કરતા હતા એમનું ભૂતગલ ના જોયા કરતા હતા ભૂતગલ મહી અંદર શું થઈ રહ્યું છે બધું જોયા કરો ચાલ્યા જ કરે છે સાંભળી અત્યારે માસી આવું સાંભળે દેખાય આવું લાકડી જાલ ફરતા ને તે દેખાય અને ધણી એક ને હાથ માસી આવું પંદર નણંદો કાકા હરાવો એક જ ધણી બધું તોફાન બધું મેં દેખાય પણ આપડે શું કેવા લાયક છે અને એને જોશો તો તમે જ્ઞાતા છો જ્ઞાન સ્વભા પરમાત્મા સ્વરૂપ થઇ ગયા અત્યારે જ્ઞાતા ખરાક નહી છે જ્ઞાતા એટલે જ્ઞાની એમ શું છે જોનાર બધું એ તમે જાણનાર જોનાર ખરાક નહી શું શું જુઓ આજુબાજુ આજુબાજુ જે કઈ બનતું હોય એ જોઈએ હા પણ તમે પોતે છો ને પોતે જાણવા યોગ્ય છો શું આ જે ઇન્કમટેક્સ ઓફિસર છે ને એ તો જાણવા યોગ્ય છે શું છે આ કાંતિભી એક ન્યાય છે અને સિદ્ધાર્થમાં એક નાતા છે કોણ છે હમેશા જાણનાર અને કરનાર એક ના હોય આ મે કર્યું ઓફિસ નું બધું કામ મેં કરી નાખ્યું એમ કે જાણું છું કે એ વિરોધાભાસ છે શું છે ના સમજાય તમને સમજાય સમજાવો એ મરણ શું થયું રોકાયું ને રોકાય નઈ મરણ પ્રેત થાય પ્રેત ના પણ કેટલાક કે છે ને ભાઈ આ બધું કેરી ખાઈ ને જઈશ કઈ વગર જવાનું નથી એ મોરી જઈશ કે છે એનું ભવિષ્યનું એટલું એટલું જ્ઞાન એમ દેખાયું ના લાલસા રહી ગઈ કે છે એટલે પ્રકૃતિ એ બધું ઓપન કર્યું કેરી ખાધા કે જાય જ નહીં આવે જો એટલે પ્રકૃતિ દેખાડે છે નહીં એનું એનું એટલું આયુષ છે જ આયુષ વધારતો નથી કહેતા કે જીવ રહી ગયો છે કે લાલસા છે તો સુધી જીવ નહીં જાય એ રોકે છે કોણ કોઈ રોકે નહીં રોકે નહી કોઈ રોકી શકાય નહીં એક ક્ષણ આ રોકાય નથી ના મે તો પ્રત્યક્ષ દાખલો જોઈ લો કે મારા દાદા ને કહ્યું કોણ કે અમે કયું બધા એ ઘર ગયા તો મારે ક્યારે ખાવાની અમને જ્ઞાની ને પ્રકૃતિ નું જ્ઞાન નહીં થતું નહીં થાય આ તો કોને પણ અમને જ્ઞાન પ્રકૃતિ જ્ઞાન નહીં થતું ને ના પણ આ થાય ભાઈ ગુંચ નઈ ગુચાય તાર એમને કેરી વેરી ખાઈશ કે છે આપડે કંટાળી બોલે પછી અમારે અમારે છૂટી જવું અમે અમારા દેશ છોડી દે છે એટલી ખોટી વાત બધા એ બાબાનું ભણ જ નથી એ પંદર દાડા પેહલા કહ્યું અષાઢ સુધી પુન જવાનો છું હા પણ કે એ તો એ જ્ઞાન થઇ જાય કેટલાક પણ થાય ને ના જ્ઞાન નથી વર્તન માં આઈ ગયું થઇ ગયું વર્તન માં સી રીતે આવે અમે એમને પાપ જોઈ ને ખેતા આવે શું નથી આવતો પછી ભગવાન કાયમ હાજર રેસ ના બોલાય ભગવાન ભગવાન જાય ભગવાન એવો સેવા નથી આપણા બધા મહાત્મા લઈએ હિન્દુસ્તાન મહાત્મા શું શીખવાડે લોકો નું દુઃખ લઈએ અમે શું આપડા લોક માં નહી ખરા કે આ બાપજી લઇ રેવા એ તો બધા જોવા જઉં તો હું કઉ છું બધા તમારું દુઃખ મને બધા આપી દે પણ કોઈ આપે લે નહી દે મનથી દુઃખ થાય નહીં ફાંપી દે તો મને દુઃખ પડે નહી મને પણ પેલા માનસિક દુઃખ ઉડી જાય બધા માનસિક મને ફાપે એટલે કે ભાઈ આ બધું હાપ્યું દાદા તને હું તો થાક્યો એટલે પછી ઉભા રી ગઈ ને પણ મને મને કેતા હતા ને આ કોકુ લાયા છો ને તમને આવું ફાપ્યો છે જવા જ ના આપે પછી કરવું આવું બોલે હોય ને એવું બોલે છે જીવવું હોય તો જીવાય એવું નથી આખી પર સત્તા છે બધું એમાં આ અહંકાર ગાયા કરે છે ભગવતો બિચારા મૂજાયા કરે છે કેટલા હિમાલયમાં બા મહાત્માઓ જાત જાત બોલે છે આમ કુ એસા કુદ નહીં કોણ ફોડ પાડી અમને આપણા લોકો એની રૂચિ તો આમાં છે એના દિધ પેલા માં એને રૂચિ જ નથી ને આ ઇન્દ્રિય જ્ઞાન માં એમાં ટેસ્ટ માં બધી રૂચિ છે અને જેને કોઈ ને પેલી હોય તેને આમાં રૂચિ ના હોય એ તો આણતા હોય બધું ના પણ એને મને ખરું કહ્યું થાય તો ભગવાન ભગવાન ને શું લેવા દેવા માં છે નહીં છે નહીં કરે ભગવાન વગર તો દુનિયા કોઈ દરેક ઉભી જ નથી રહી કાલે બંધ થઇ જાય ભગવાન ના આ તો આપડો જ હિસાબ છે ચુકવવાના છે બધા જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કેવું બુધિપૂર્વક ના વિચાર વાળા બધા એમ જ કે તમારે પડવાનું સાધન જ નથી ને એવું બહાર ફરવાનું નહિ હરવાનું આમ નહીં તે નહીં કશું જાય ને તેમજ ચડવા ઉતારવા માં ઉતાર નહી કશું નહીં બધા સ્થાન